સાચી વાત બોલો દા આ બધા કર્મો કરીએ છે તો એની મુક્તિ આ જન્મ માં મળે કે આવતા જન્મ મળે કેવી રીતે મળે કેવી રીતે